હું ટોપ નથી આ ટોપ છે એ ટોપ છે હું ટોપ નથી પૂછીશ પુરુષાર્થ આપે કવિ એ બરાબર છે ધર્મ એ પુરુષાર્થ साची ने, बाकी खोटू। है ए ने बाकी खोटू। ये बस की वस्तु, ए, की वस्तु ने गए गए। ये ए बाकी आपे ना स्वीकार ले ભલે તમે સિમેન્ટ ઓછો નાખ્યો ઓછો નાખ્યો એ પ્રાર્થના કરી પણ આમ ન થવું જોઈએ પુરુષાર્થ શું કહેવાય કારણ કે સિમેન્ટ એ લોહી બંને મારા કઈ લીધું બધું મેં કાયદી પછી એકાઉન્ટ બંધ કરી એકાવન્ટ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 દુનિયા તો કોઈ બનાવી નથી આપણે જાતે જ દુનિયા તો કોઈએ બનાવી નથી આપણે જાતે જ એન્જિનિયર કટક કોણે બનાવી એન્જિનિયર કોણે બનાવી સૌ પોતપોતાની રીતે ચલાવે સૌ પોતપોતાની રીતે ચલાવે ધ વાર્લ્ડ ઇઝ ઈટસેલ્ફ ઈટસેલ્ફ બ્રિજ ગોડ હેઝ નોટ પઝલડ ઈટ સો લેટ ઓલ છ મહિના પેલા જતો દાદા ને તો હું જવાનો છું તો હું જાણતો જો કેવો કાળ બાર બધું થઈ ગયું સાયન્ટિફિકરો શુક્રવાર શુક્રવાર સુધી કોઈ લે ઘેર ઘેર ઉત્પાદન હોય ને સાધુ શિષ્ય બધા સાચારીઓ દિનેશ થઈ ગયા થઈ ગયા नहीं अमने तो बहुत लोगों दर्शन है, जीवन तो, तो, है। है तो, थे। तो ना हेतु पर जीवन से क्या दीपक ના બસ રોજ શું કરો છો આમ શું બગોર જવાનું સવારે મધર ઉઠાયેલો તમે જાતે ઉગી જ કોઈ ઊંઘ નાય બને નથી બને કોઈ તમારા તાપામાં ઊંઘ ના તમારા તાપામાં નથી ને કોટું ભર્યા છું ઊંઘવાની તમારા હાથમાં સત્તા છે તમને સત્તા ખરી ગોળીઓ ઊંઘની ગોળીઓ લઈએ તો ઊંઘ આવી જાય ચીટી ખોઈ ગઈ તો જેને સંદાસ શક્તિ હોય એ બધા ડોક્ટરો ભેગા કરીને બધા કહી દીધું નથી થશે અટકશે તારે ખબર પડશે હેલ્પ લા નહીં પડે હું અત્યાર સુધી કુદરત ચલાવતી આ દિગ્ત માં જે તું કરી રહ્યો છું તે કોઈ કરી બીજી શક્તિ કરી રહી તું કઉ છું હું કરું છું એટલું જ છે ભ્રાંતિ છે એ જયારે જાણવા માં તમે કોણ છો કેવી ચાલે છે આ બીજી બધી શક્તિ કારણ કે કોઈ પણ શક્તિ મનુષ્ય નથી આજાયું કે નહીં લાગે હવે જીવન શું છે કે આપડે જીએ છીએ મનુષ્ય જીવન ખુરાઈ બક્ષી છે શું છે મનુષ્ય જીવન ક્યાં હિન્દુસ્તાન સ્વતંત્ર થઈ શકો સ્વતંત્ર બિલકુલ સ્વતંત્ર ભગવાન ઉપરી ના રે એવા સ્વતંત્ર થઈ શકો સ્વતંત્ર સારું કે આવું વાર પારવું પરવું સ્વતંત્ર સ્વતંત્રમતી નથી દેખાડે પત્ર ના એટલે જીવન જીવવાનું સ્વતંત્ર થવા માટે જો સ્વતંત્ર થઈ બેઠો છું ભગવાન થી પણ સ્વતંત્ર સ્વતંત્ર થઈ ને શું કરવાનું સ્વતંત્ર થઈ પછી કરવાનું શું કરવાનું આજે જે કરું છે માર ખાયા કરેલું માર નહી ખાવાનું કાર્ય થયા ખરે બજાયા ફરજો બધા આવતા બહુ બગાડીને શું અને પેલો હા ફરજા કરે માર ખયા ઘરે આરામથી વેર થી સ્વતંત્ર અને પછી ભટકવાનું બંધ થઈ ગયું લોકો અબ્લા પારકા લોકો માટે આગળબત્તી હોય છે પોતે બળે છે તે ફાયદો પણ કરે છે બળે અને સંતોષ ના આપે શું કરે ને સજીવ હોય પારકા માટે પોતાના માટે ભલે પોતાના માટે કરવાનું છૂટ છે હું પોતાના હાલ જ કરું છું પણ પારકા હારૂ સાફ કરીને શું કહું તું દીપક સુધી વાત સાચી છે તને કેમ લાગે કેટલા ટકા સાચી આપે. મનુષ્ય છું મનુષ્ય મનુષ્ય ભેટ ના કહેવાય આ જુદો હોય માય થી આ જુદો જ હોય કાયમ જુદો નહિ ભાઈ તને લાગે છે આ માય થી આઈ જુદો દીપક તો લોકો નામ પાડ્યું બેસી ગઈ બી અમે નાના હતા ત્યારે બહુ પૂછો નાના છોકરામાં પણ ધર્મની ભાવના વધી છે ધર્મ હતો જ નહી દોર હતા ધમ તો અત્યારે અત્યારે ધર્મ ચાલુ થયો પરિણામ દોર ના આવશે આ બધી ફરી ગઈ વાત પેલા લોકો પોતાના શ્વાસ મહેસાણા માં છે બધા આવું કરું શું માર્ગ છે આપડો ચોખ્ખો માલ હાની પાસ વૈજ્ઞાનિક પુરાવા સાથે આપણે સંભાવ નિકાલ કરો જેનું જે હોય તેનું માર્ક પાર છે એક પુરુષાર્થ કરીએ છીએ એક પુરુષાર્થ કરીએ છીએ આવશે બધા ઘરે જેટલી બધા તમને તમ જાય ને મારે એને મત આપવાનું છે તો ઘર નું કોઈ લગર નું આપવાનું નથી એનું ધ્યાન કરતા એક લોકો ની લાઈન આપવાનું તમારા નહી આત્મા નો પક્ષ શ્રદ્ધાનો ભક્ત ગયું છે બાકી બીજું કોણ શબ્દ જોડે દિવા જોડી કરો પરીક્ષા ગમે એટલે કામ કરે છે આત્મા જ્ઞાન દર્શન તારીખ લગાવે આ ચાર માંથી કોઈ પાયો બહાર બીજો દગા નહી દે. જેના મમા વા નથી કેવો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક નહી હા બિલકુલ નઈ બિલકુલ કવિ રૂપો નીવડ્યો સારા કામ માં નીકળે કામ માં પરીક્ષા કરનાર દાદા ની પાસે ગયો છે મને પરવા નથી કારણ કે પોતે ગયા મોક્ષ છે હૃદય પેલા શું કેવું પોતે હા અડધો અડધો લોકો આવતા એક કલાક નો કહે તેથી બે <no> બે રાખત બઉ વખત સારી રીતે વિતરણ થઈ ગયો વિતરા કરે અને વિતરાગ થઈ ગયો એમાં ફરક તો ખરો દાદા નોંધ ના કરે તો વિતરાગ ના થાય આપડે માલુમ ભાઈ થઈ ગયો લાગે છે મોટા મોટા આપડે જ્ઞાન મળ્યા પછી નોંધ ના રે છે બીજું બધું રે નોંધ ને પૂજગલ જોડે નોંધગલ જ રહે નો મારે દસ પંદર બોલવું જ પડે સત્તા એ પૂજગલ ની હોય પોતાની સત્તા ના બિલકુલ કારણ કે અભિપ્રાય અભિપ્રાય થી મને નોંધો હતો તે આપણે નોંધ લીધા પછી આપીએ નોંધ લીધો ને સારો ખોટો નોંધી એ મોટા મોટો ગુનો અભિપ્રાય નીકળાય પણ દાદા અભિપ્રાય ની અંદર પાછો ના આવે નોંધ નો ભૂલો પડ્યો એ પાછો આવે નહિ માર દાદા નોંધ કેવી રીતે દાખલો આપો થોડું કાપ બે શબ્દ એવા બોલ્યા ના એટલે આપડે નોંધ લઈએ માણસ માણસ ક્યાંથી ભેગો થયો અરુચિ ઉત્તમ થઈ નોંધ લે લે અને અરુચિ મોક્ષ નું છે ત્યારે નોંધ લે નોંધ ના લે તો અરુચિ થાય અરુચિ કરાવી આપણને નોંધ લેખ થાય તમને કેમ લાગે વિચારતા દાદા હવે અભિપ્રાય જેમ છે એમ કહીએ કોઈ બી જાત ના ખરાબ ભાવ કે નહી મારી પાસે અભિવાજ શબ્દ આખો ઉડી ગયો છે ના ગમતું પણ સારા નર્શા નું ડિસ્ક્રિમિનેશન હોય તો થાય આપણે ચા ના દી હોય તો અધિપ્રા ચા બ કરનાર માણસ કેવા ગયો પણ ચા નું વગાડું બંધ જાય ને બંધ કરી દીધી ઓછું લગરું હોય સારું દરેક વસ્તુ લતરા હોય તો હું કઈ લખડા અમે તો આ પછી આ ન જ લે લકડા ખાઓ પીઓ ભાઈ એ બાસુદી બનાવ ચર્ચામાં નતો બનાવીને પીધી હા તમારે રાતું હોય એનો વધો નહીં ખાધો પીધ્યો વિજ્ઞાન બીજું વધુ નહીં નોંધારી જાગૃતિ પછી જાગૃતિ જાગૃતિ જાગૃતિ લાવવામાં નોંધ ના રાખવાનું એવી જો પણ એ પોતે કરે ને નહિ તો અમારું જોઈ ને કરાય દાદાજી ને પછી આપડે દેખાતું નથી ને જાય છતાં એ બધા મોડે બોલ કેવા નથી માનતો શુદ્ધાત્મા નિર્દોષ બાકી આંતરિક શુદ્ધાત્મા બધી દ્રષ્ટિ છે મોડે બોલી વાત જ સમજવાની વધારે નુકસાન કરણી જો ખાસ એ કીધું આપડી રાખે રાખે છે પપ્પાજી આમ કઈ ગયા નોંધ પછી બોલી ને પોતાનો રૂપક માં એનો અભિપ્રાય પછી એ સાઈડ ચાલી પછી આપણી સાઈડ ચાલી પેલી સાઈડ બંધ થઈ ગયું પછી આપ્યો એટલે બંધારણ બાદ જોખમ બધું હજુ નોંધિપ્રાય વધારે સમજવો છે કોઈ પણ વસ્તુ ની નોંધ લો અભિપ્રાય અભિપ્રાય આપે પણ નોંધ લો તો બંને બંને બનાવનાર ગુનેગાર કરે શું કરું નોંધ એટલે કઈ રીતની નોંધ લેવા કે કઢી ખારી નથી એવો કઈ અભિપ્રાય રહ્યો પછી આ કડી ખારી છે અને આ કઢી ખારી નથી એક અભિપ્રાય તો પછી ખારી છે તો એમાં શું શું કરાવીએ છીએ આ કઈ ગયો ગયો આમ કહી ગયો બધી કેટલીક એ તો પરિણામ થયું દાદા હોટેલ માં ગયા હતા તેની માંથી હું કરવું બઉ જોખમ છે આ નોંધ નોંધ મોટી વાતો કઈ તારીખે હવે કડી ખારી છે એની નોંધ કેવી રીતે અભિપ્રાય તો નોંધ કરતા જુએ અને અભિપ્રાય વસ્તુ ડાક્ટર ગમ થોડું ઘણું સમજ ના સહાય છે એ વિસ્તારના જૈનો ના આગેવાન કેવાય એ બધો વિસ્તાર ખરો જૈનો તારે કોઈ કહે છે આપડે આને કેવાનું તારે જરામ સૂર્યનારાયણ આવે આ તો સમજવાની રાતે પૂછા તમે કેટલો લાગે એ દસ ટકા હા પ્રયાસ પુરસાદ જે છે ને આગળ પ્રયાસ પુરુષ પ્રયાસ છે મંદિર માં ગયા પુરુષાર માર્કેટ માં ગયા પ્રસ આપી દુકાન શોધ કર કે ભેગા કે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 વિચાર કરી પરિસ્થિતિ બની જશે અને આ લોકો ને શું થવા જગ્યા ગુસ્સો થઈ જાય છે રડ્યાં બસ રડે જડે શું છે પંચાવન વર્ષે રડે રડવાંક પંચાવન રડે આપે તો કીધું મળતું તો છે નહીં એવું બતાવ્યું કેવું છે છોકરા ને રમકરમ આપડે ના ફાવતા હોય નાખે ભાગ્યું હોય તો આપડે કઈ બીજું લયા આપણે બાબુ મરી જાય ને આપડે બીજો ઉપાય કરવો પડે એવું ના કરાય માહિતો કે ખરીદ મરતું જ નથી જ્ઞાની પાસે રાખે તમે શક્ય છે કયું કઈક ગયો પછી આવડો બધો કાગળ તમે શું છે તમે અમની ફરિયાદ કરો ને હું અમને ના કરું તમને પડ કાયદો પેહલે થી આવ્યો ફરિયાદ કરનાર ને અવશ્ય પકડવા કરોડો એની દ્રષ્ટિ વગુલ થયેલી મને દેખાયા તે તે ને સવારે મતભેદિવ નરાશ જીરે છે બીજા નો બ્લેમ કરવાની નરાશ માં આ કાલમાં ચીર કરે છે એ જાય પોતાનું પોતાનું નરાશ નથી થાય છે તમારે ચૌદ ફૂટ કરે કારણ બાર ફૂટ ને બાર ફૂટિંગ લઈને ચૌદ ફૂટિંગ બોલિંગ રાખે આપડે બોલિંગ બાર નીકળે જ નહિ પછી મમ્મી આવી જશે તમારે વડે જેવું કઈ નથી તમને કોઈ વડે તો